મહારાજ નું પ્રવચન બે હજાર ચાલીસ નાય નમો નમિરાય નમો નમ પુરુષોત્તમ ત્યારે મુક્તા સ્વામી એ પૂછ્યું છે એવી રીતે દેખાતું તો ન હોય બે વાત ત્યારે મુક્તાનંદ સ્વામી એ પૂછવો છે ત્યારે મુક્નંદ સ્વામી એ પૂછ્યો છે એવી રીતે દેખાતું તો એવી રીતે ભગવાન સ્વામી નારાયણ હરે જયારે મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે કેવી રીતે દેખાતું સાંભળા રહ્યા હોય કેમ પુરુષોત્તમ ભગવાન પ્રકૃતિ એ પણ જો દેખા માં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની નહવાય અને જો એને આગળ આવતી તો દેખાડતા નથી એની ઈચ્છા છે જેમ સમજીને એ ભગવાન ની ભક્તિ કરતો પોતાને છે પરિપૂર્ણ ન દેખાતું હોય દેખાતું ત્યારે હું આ જગત માં રહ્યું છે અમે બંને ભગવાન કર્યા હોય પણ દેહ માયા પણ દેહ ભાવ માં તો બધા સજા ત્યારે દોષ માત્ર એ કઈ શણગાર માં નથી આને બંધભૂત નો છે તમારે હજી દસ પંદર બાર વર્ષ નો થયો હોય ત્યાં લગી દો જાણે એમાં વીસ વર્ષ નો જયારે થાય એને કઈ ભણાવવો ન પડે કઈ ભણાવવો ન પડે દર આગળ ના છોકરાની માં જરા જેમ બોલી ઓલી બેનુ આરે વાત કરતા કરતા કે બેન તો ઘણા ફલાણી બહેન ને છોકરો જન્મ કરે ફલાણી બેન ને છોકરો જન્મો છોકરું પડખે બેઠેલું એનું શબ્દ પકડી લીધું એની પામ બાળી જાણે બીજા બેઠા એ જાણે છોકરો જાણતો નથી પૂછનારો જાણતો નથી છોકરો કેમ જન્મો તો કરેવાયે અને હાચું જે નો સમજવાયેલો છોકરો હાથું સમજવાનું ઈ જ્ઞાન નથી હા એ જ્ઞાન નથી છોકરે તો વેજ પકડ્યું છે અને આ જન્મે ક્યાંક આ ભગવાન નો જોગ થયો ભગવાન નો સંબંધ કેમ થાય એમાંથી જીવ નું કલ્યાણ કેમ થાય એ તરફ જન્મેલું કયા કરી છે અમારા અક્ષર નિવાસી થયા એના વાંચીન આનંદ કરી અક્ષર શું કેવાય ક્યાં નિવાસ કેમ કરાય ક્યાં સુ છે પોતાની મેળેતી દસ હજાર અક્ષર ના મોડ ખાઈ જાય એમાંથી અને કઈ ના આપવું હોય ઓળખી જાય જોવાનો અભ્યાસી હોય એને તરત ખબર પડી જાય તો ઓલા ની જ્યાં ખૂબ આપણે બધા ભક્તો કેવાય છે મારું આસન ગયું જયારે ઇલેક્ટ્રી વહી જાય થવું પડે ને પણ એક દરવાજો એ બધા માણસ ને આમ તરફ જરૂર થઈ પડ્યું એમ ને અને આજે કાલ થી આજે વજરાટ માં કઈક સમુદ્રનું જેટલું પાણી કેટલી સ્ત્રીઓ કરીએ એની વાતના લઈને આપણે આવ્યા છીએ ભગવાન નું ઘર તો અંધારામાં પીડ્યું છે વાર નો લાગે એક આ અગ્નિ આમાંથી કાઢતા આટલી મહેનત કરવા પડે દોડાય પછી એમાંથી થાય આપણે કોઈ દોડા બોવડા મગાવ્યા હશે હેલા જ્ઞાન પ્રગટ કરવા સૌ રૂપિયો કરવો પડે એની રચવા અને ઘર્ષણ થાય કઈ કાળો એવો નહીં આવે છે ને કરે જ્ઞાન સ્વામી ક્યાંક લલકાર હશે ને એ કારણ કે ખર્ચાળ બને અને પાછો બોલે ગાળતો ભગવાન ભજવા માટે જગત ના વો કરવા છે અને ભગવાન ભજતા તો વધારે વૈભવ જોઈએ એટલા માટે ભગવાન ને આશરો કર્યો કોઈ ભગવાન મહા આવે ભગવાન ને તો સુખી થઈ દીકરા નો હોય તો દીકરા મળે પૈસા નો હોય તો પૈસા મળે એમ જાણી ભગવાન આવે તો નીકળું કરવું પડે મતન સમજી લીધું છે વાડ બરાબર ખરે ખરી હો એ ગમે એવી મકલાય પણ એને માટે સિંચોડો તૈયાર થાય છે આ મકલાય તો એને પીલાઈ જવું પડશે હા જગત માં જાણે ભગવાન પાસે જાય અક્ષરધામ મળે આપણા જેવ નું કલ્યાણ થાય બધી વાત કરો પણ પીલાવાની વાત કરો પેલી છે નહી કોઈ ને ત્યાગ વગવાન ની આજીના પાડવી નથી અને અક્ષરધામ જોઈ લો અને હાવું લ્યો કાલુદાસ સાધુ ના કહ્યું તું બઉ તમને કહ્યું બેઠો એમાં આજે બચ્યા વાળા પગે લાગે લ્યો હવે હું સ્વામી થઈ ગયો બીજા ભે લાગો રાજાની રાણી ભમી ભીખ માં બે હાલે કંગાલ જામણી જાણી રાજા થી ફાળે વળી ખાલ જયારે ભગવાન ને કોળે બેઠો ભગવાન ની ઝુંગળી કે ભગવાન ની જુંગળી વધીઆણો ભીખારી એ ભગવાન કેમ કેવો ભીખારી એ તો રાહાકા છે રાહકાર શું આવે અત્યારે તેવું નથી નગર આ ચાળી બચ્ચા વાલો આવતા ખરણ નાખે એમાં આવડા ભીખારી બાધે પાછા લેવા હતોવા માટે બા આ પદાર્થ નો ભિખારીરણનાટલાસ માંડી પાટલા અંધારું ઘર છે અંધારું શાબી થયું આ તારીખે મેળકો ના આનંદ કાર્ડ લખે લખી ના કાઢું પૂરું થયેલો નવા નો વિચાર છે પણ આ તો અમારે ત મારી કાગલ એટલે એટલે ક્યાંથી ઉપાડી ગયોગ પાછું મેં લાલ હરું ભમતી એને મૂકી દઉં જીવ પ્રાણી માર્ગ થી પાછા વિના ક્યાંથી આવે જવું દ્વારકા ચાલ્યો દીવ જેમ જેમ દીવ જાય એમ દ્વારકા માર્ગ ભૂલાય ગયો ઘરમાં અંધારું કોઈ એમ જયારે શાસ્ત્ર રાશિ માં જવું પડે આવા દુઃખ આવે એ બધું આ ભીયું બઉ અભાવ આવે એટલે જમપુરી નો અભાવ ખરો પણ કેમ કરે તો ન આવે અને નિસંદે એવી આટી છે જરાતું નથી તો એમ એ સમજે છે એ ભગવાન ને વિશે તો ધરવે છે પણ મને દખાડતા નથી એવી જેની એની ઈચ્છા છે તો એ પરિપૂર્ણ જ્ઞાની છે માટે ઇન્દ્રિયો અંતકરણ અને અનુભવ એ ત્રણેય પ્રકારે કરી જે ભગવાન ને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ કહીએ તમે જાણવું છો ને ણ અને અનુભવ ઇન્દ્રિયો કાન જીભ એ ઇન્દ્રિયો છે અંતઃ કરણ મનના ઘાટ સંકલ્પો એ અંતઃકરણ બધા એ કરીને ભગવાન નો નિશ્ચય કરવો છે અનુભાઈ માળા પાંચ માળા ફેરવ ખરું એમ પતિ જાય ને જોયા કેવાય ને એ લખ ને માર્ગ એ જ કીધું જન્મ જાણે છે આ ભગવાન છે ભગવાન માલિપાનું અંધારું ટાળશે જેટલું અંધારે પડેલી અને એ અંધારું ટાળવા હતું સ્વરૂપ માં જવું પડે એક બાજુ સક્ષાસ્ત્ર એક બાજુ સત્પુરુષ એ ઘર્ષણ માં આવવું પડે કહી પ્રકાશ થાય નહીં પ્રકાશ ન તમારે મોટા માણસો લાખ રૂપિયા દાન ગણી જાય નથી મળે એ તો આનો સૌડ કરવો જ પડશે એવું રૂપ દેખાય આ તરફ પાછી વળવી જોઈએ એની તરફ ચોંટવા તૈયારી ન થાય તો એ બરાબર કહેવાય કાન પણ એમ પાછા વળવા પડશે ન ખાય ભગવાન નો ભગત નો ખાય ગમે ભૂખ લાગ્યું હોય ન ખાય પાછો વળસ કોઈ અને હવે વલભાઈ બેઠા થતા બોલી ન ખાય ઘનશ્યામ મહારાજ ને પેન્ડા ને ના છે ગાળા વિના નું પાણી વપરાય ને ગાયા વિના નું તેલ વપરાય ને ગાયા વિના નું ઘી વપરાય નઈ પેન્ડા ઉદા નું દૂધ ગાળીને મજા ના કરતા છે ભાગના એની કઢાઈ ને તૈયાર રાખી મૂકી દેખી ખરે તો રેવાનું એવો મને બધે પવિત્ર ભાઈ ને એ ઘનશ્યામ મહારાજ ને તમને પ્રસાદી મળે એટલે બરાબર કહેવાય ને મોટી શિક્ષા ભાષામાં કહ્યું છે કે ભાવ દુષ્ટમ ભાવ દુષ્ટમ એ ભગવાન તૈયાર રસોઈ થાય છે મજાનો દેખાણો શ્રીખંડ સુગંધ મજાની આવે સંકલ્પ એમ જાય કે હાથ જરાક બરાબર ભગવાન જમારો ભાવ દુષ્ટ થઈ હજી નથી બઉ છે આ દાદા સમૂહ માં કેવાય દી કોઈ હતું આ ચાલીસ બચ્ચા માળખી આખું પરિવર્તન આવ્યું આપણું જગત નું જે હોય અને એ પાછું તમને પ્રસાદી આવે રાજી રાજી રાજી બરાબર કેવાય ને પ્રસાદી અને અનુભવ એ આપડે બધા જ વિચાર કરજો ગમે એવું કંઈક લાવેવા ભાવે ગીતા માં શ્રેષ્ઠપણે કહ્યું છે તમને વલ્લભભાઈ કોઈ સંભળાયું નહી હોય ગુરુ સાધુ આવ્યો અને સાધુ થયા પછી આ રીતે સાધુ સંત આવે છે બરાબર જીવન બહુ વાંચે પણ વાંચનારો સંબળ આવે નહી તમને લઈ ન જ આવતા પેલા કોઈ ખાલી આઠ ના પછી આપે મારે આવે એમાં બે દિવસે હરિભક્તો એવા હતા કંદોરી જોવા આવી પણ એ ગળવી કરીને કોઈ હાથ ન વધારે કારણ કે સાદુ પાણી લઈ લેસુ ઠાકોર જેને ધરે તો ગયો હોય મેળી વડે સાધુ પગલે હતા ઘણા અને આ છેડે પડીકા બાંધ્યા હોય હવે બરાબર રાખતા એમાં પડીકા મૂકીએ અને છોડીએ ઠાકોરજી પથારી એને ધરીએ પછી બધા અને જેનું પડીકું હોય એમાં થોડુંક રાખ્યું બાકી પંચલો થાય લીધે પણ ત્યાં લગી કે વેપારી પણ એવું હોય રાખી હોય ત્યાંથી લેવાયે ન મંદિર માં તમે આંભળવાનું છો આંભળવાનું ને આજ્ઞાની આવી વાત છે આહાર જોકલ્પ આવે નહીં ઇન્દ્રીઓ છે એમાં ત્રણેય નું બઉ ધ્યાન દ્રણ નું આખ કાન અને જીવ જોયા હાલ નહીવું હા ને હરેડા તરીકે નો વેતા કરવા આ જોવાય આ ન જોવાય આ હમળાય આ ન હમળાય આ ખવાય આ ન ખવાય એમાં રાસ રાખવી અને નહીં તો હરાડા જે ત્યાં ત્યાં ભાગી અને તેવા જ્ઞાની ને ભગવાને ગીતા માં શ્રેષ્ઠપણે કહ્યું છે જ્ઞાની ચરતર ભરતર પ્રકૃતિ પુરુષ અક્ષર તે થકી પળ ને સર્વ ના કારણ સર્વ ના આધાર જાણીને અનન્યપણે છે એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ આપડે બધાન જેવા હશે એમાં બઉ ઠોકડ દેખે કોઈ કાફા દેખે એની દ્રષ્ટિ એલા હોય પછી ઘણા ખેડૂત એમાં એને ખબર પડી જાય માંડવી બરાબર થાય ઊંડા અને કો કેવા આવે માનો તમને દેખાય ના બે પૈસા જેમાંથી કમાવા એમાં કેટલા સાવધાન છે કે કોઈને વિશ્વાસ કરતા નથી જો આ મોક્ષ માર્ગ માં કઈ ન જોઈએ ને લાવે ખરા બધી વાત હાજર સાધુ અમારે આગળ બદલાવી લઈએ એટલે બચી જાય જાતું વિશે વધી માર્ગો બદલો છે જંગલ ભાગવાની ગયો પાછળ પાછળ ત્યાં રસ્તામાં એક ઉક્ત નામના ઋષિ હતા ને ધ્યાન કરવા બેઠેલા અને હરણ ની પરખ થઈ નમ ભલી પછી કાય પ્રદેશ એવો છે કે નાશિકારી આગળ ન પડી કેમ ડૂબીયો એ ખબર ન પડી પણ આ ઋષિ મેધુનો ના શિકારીને બે તમારા જેવો મહાન છે ને એ ભાઈ બોલાં જો જબ આ ઘરે આ હરણ જમ ડૂબીયો આવી બોલ્યો સાંભળ્યું શું કામ બોલ દીધો બે ચાર બોલ બોલો એટલા બે ચારૂછું તો નથી માં છું મને તું કેવી રીતે અરે આું એનું હરણ ગયું એને દેશું કેમ કેમ નથી જેને તું પૂછે છે આની બધા આવા ભેલા રહેવું છે આપણે અને ભગવાન મેળવવા દે એટલે આપણે સાવધ રહેવું પડે આ ક્યાંથી બતાવ દુઃખ્યા કેવી રીતે જવાબ મળે જ્યાંથી અંધારામાં વેડ્યું અરે ભાઈ તું પૂછે છે પણ જેને જોયું ને પશ્યતી મે તા ગુરુ કોન માય વાના આપનો બોલા કા દર્શન કર્યા કેમી તારીખ લખી ની હા કે આ તારીખે સામેના દરબાર પર આવો સોબહ હતો એટલે કોઈ વરસ એટલે પાંચ ફેરા કે આમાં કુઢાણો કઈ થયો કે નહીં ગરીબ اصلا કી લોગા કે એના સાધુ હાંભળજો લખવાનું તો આપણે છે એવો જે જ્ઞાની હોય તે તો સદા સાકાર મૂર્તિ એવા જે પ્રત્યક્ષ ભગવાન જેને પ્રકૃતિ પુરુષ અક્ષર તે થતી પર સર્વ ના આધાર જાણીપમી બે કહે છે રામકૃષ્ણ બ્રહ્મરૂપ એવો છે હું તે મારી લહરી છે એવા જે બ્રહ્મ આધુનિક વેદાંતિ મહા પાપી છે અને સાતમું વચનામ્રતમ જે તે થયું ગધડા નું બપોરે ગઢડા નું વાંચ્યું આવે છે આ તો લોયા નહોતું આયા આપણે લોયા નું આલે છે ને આ બપોરે આપણે પાછા આવ ને કઈ ગડબડ ન હા કઈ બરાબર ને પછી આવે ને અને અમારા હિંદુ થાય દવા કરે આ મારી ખેતી ક્યાં કરી થોડું આ તો બહુ સરસ આયું બપોરે લાવ પાછું આ રીતે 10 નંબર થાય બહુ સરસ નિત્ય વળી કાળો પાણી હોય નાખે કટકા કરી નાખેલ એક જરાક અડય એમ આપણે હંમેશા થોડું થોડું થોડું થોડું જોવા ની કરવા એક દે કારણ શરીરે કાળા પથ્થર શીલા જેવું કર્યું જો એના કટકા દેખાય દેખાય વાસના સ્વભાવ સ્વભાવ એના જે સ્વભાવ હોય ને એનું નામ કારણ શરીર સ્વભાવ પલટે નરકો મર સજી અતિશ સાજ હોય નહિ પદમણી કગવા બને નહી બને નહી બાજ કાચ કંચન નહી હોવે મરકટ ગે મે ઈ જય જંગલ મેન સ્વભાવ ના પલટે નર કો મર સજીયે અતિશય સાજ અથવા આઠ વર નો થાય સિત્તેર વર નો થાય પણ સ્વભાવ ઉભો હોય નહી હોય ત્યારે એને સાધુ કહ્યું પછી આજ પલતો જે બી પલટો હોય તે બી પલટો ગમો શબ્દો કને પડતા હશે ને બધા હંમેશા થોડા થોડા જો શબ્દો કયા રે તો જરૂર એનું અંગ પડી ના રે નહી ચોક્કસ મેબરિયા વાળી આયુરો જોયા છે તે હું તાજો ભણેલો બધું જોયેલું છું પણ એને બેસી ને મારું મન મળી જતું માણસ કઈ ન હોય તો પૂછે વચનાવર્ક સાંભળે આંભળે એમાંથી પકડી લે મારું આ કહ્યું કે આત્મા ભગવાન એટલે આત્મા નો અક્ષર શરીર મને સાધુ બોલે છે રાઉલકાઠાઈ અને એક ભાઈ ભાઈ રાખે છોકરો દોડી એને તણી અને દોડી વાછડી ને મોઢામાં આપે દોડી વાછડી ને મોઢા માં આપે ગાય નો પાય બઉ બેકારી દઈ ને હવે તું ત્યાં મહિનો મને વાલી લાગે એટલે હું એને ખબર લાગે ગોલોક માં તું ને અક્ષરધામ મારા નહી રાખે વાછડી માં એક છે ને એટલે હવે એનું વિજ્ઞાન છે વાછળી માં રાખ્યો છે ગોલોક માં અક્ષરધામ તું નો આપડે તો ભગવાન આયુલ મોટો નાનો લગાવી બેગ આવડો ગુમે તોય બેગ લગાવી અને તડા મોક આવ્યા પણ બોલો હું બાપા ની પણ ફરિયાદ કરું બોલો પાછળ ફરી ફરીયા રડલો જૂતા બાપો ખાતલા શું છે ભાલે માર્યો એટલે અક્ષરધામમાં જવું એમ બાપો વિચાર કરે પણ આ છોકરાનું વાસણું સારું થાય મંદિર માં આપણા ગુરુત્ર રમુજી બઉવા નતા છોકરા વાલો તમારી ફરિયાદ મારે બેંચ દેવી ના પાવડા ચાલ્યા હવે છોકરા ના સ્વામી કેમ છોકરા નું કોઈ જોવા નથી ફરિયાદ સાંભળવી પડશે તમારે બેઠા ડો દનુડ કર્યા એટલે બોલ હવે ફરિયાદ સ્વામી ની આગળ ભાઈએ મને કહ્યું તું જાય ગોલક માં લે એમ સ્વામી રાત્રે ગોલકમાં જાય ને લક્ષ જાય છે દોડી દોડી ને દઉં હવે રડવા અક્ષરધામ માં જવા નક્કી તો નથી તો પણ વાથડી હું તો દઈશ કોણ અક્ષરધામ માં હવે છોકરા ની તકરારો ની ઉપર વિચાર કરો નાનપણિયા પણ ઘરનું વાતાવરણ વાતાવરણ આમ સર્જી જાય આપડે ઘરનું વાતાવરણ સિજુ મહારાજ અહીંયા આવીને સર્જુ હવે આપડે આ પચાસ વર્ષ પેહલાથી એવા ડાયા અમાયન તમે છું વાતાવરણ હવામાં બી બી ના ખબર નથી અમારો બેંક વાળો ક્યાંય કામ ચાલે થોડા સફળ થયા છે અમેરિકા ત્યાંથી પાંચ હજાર ત્યાંના લોકો માં કંઠી બાંધવાનું એને શરૂ કર્યું ભણેલા ગણેલા વિદ્વાનો આપણાથી છોકર ભાષા શીખો ત્યાં જોઈ ને એને આવડતી આ બધી વાતો ઘણી ઘણી કરી જમાવટ કરી કાગજ તો ખાનગી સ્વામિનારાયણ ડુંગળી ખવાય ને કઈ થયું બે ક્યાં સ્વામિનારાયણ ધર્મ એતો આપડે ઓટોમેટિક આવી જાય પણ હિન્દુ ધર્મ અને રામ કૃષ્ણ સ્વામી નારાયણ કરી પૂજા આપવાની શરૂ કરી છે ચાલે છે ઘરે પધરાવી છે અને આજે આજથી ચેસ્ટા સુધી બોલવાનું નથી કર્યું બીજો પડખે ઉભો છે પણ મૂળ ભાષા આ બીજી છે અંગ્રેજી અમુક જાણતા હોય એકલા જાણતા હોય એને પણ આ છોકરો હોશિયારા જેમ કંથી બાંધી કંથી બાંધે રામ કૃષ્ણ સ્વામિનારાયણ છે બજા આવે છે આ તો હજી ભણે છે ત્યાં બિચારો ધર્મ ની હું બનુ હવે ત્યાં નામ નો ખા નામ ફેરવા અમેરિકા નો ભાગ છે આ ભાષા અમારી આમ નામ હવે આ તમારું નામ આપણે ગોઠવું હિન્દુ તરીકે એટલે એ બાયુ નામે પાછા ફેરવે એનું નામ લક્ષ્મણ ભગત નામ તમે જો આવી જાવી અને લોકો દોડા દોડ ને પડાપડી કરે એટલે મારા આપવું પડે એટલે ખર્ચ કર્યું અમને જે કવિતા એ હું આપવાની મનુષ્ય નો જન્મ અને આમ જીવન જીવ નો આ તો બઉ ઊંચા ઊંચો કહેવાય શ્રી મહારાજ ની ઈચ્છા થઈ જાય રામ કૃષ્ણ સ્વામી નારાયણ અને આપણો હિન્દુ ધર્મ જંગ આપડે ગામડામાં સાગ કરો છો એ ખરેખર ઈથી વધારે આ લોકો પ્રવી છે પણ એને આ તો માર્ગ એને રીતે આપડે બતાવવો જોઈએ ભાઈ બે હજાર શિક્ષા બધી થઈ રેવાની પેલા સાધુઓ સાંભળો એ નો પાર્યા મહેનત કરે તો છે સ્વામી નારાયણ જય સદગુરુ સામે આખી કાય એમાં મારા બતાવી બેઠા છો અને કેતો કે આ શું તમારી વાત શું તમારું પ્રાણ વિચાર કરજો દરવાર છોડ્યા પછી પ્રભુ ને ઓળખાવીને ગામડા પીડા હા અમારે વાત કરીએ નઈ અમે સગવડ હોય તો નવાનું ઠેકરું નથી ભલા નથી એમ બીજા ની વડે નથી પોતે બંધારણ ગયા ઈ તો હું જીવન મે બધી જોયું ને કે બહુ લાંબો કાળ મે હાલે પડ્યું ભયું ભયું પેળા આ ઈ જ છે તરી વારું ઈ કોઈ આ દુનિયામાં લાંબો કાળ આલતો નથી હે આને અમારો દોન છે ને આ સત્સંગમાં ઈ તો બહુ લખું ને ખાય માડી આ હી ભક્તો એ મારા પેળા થઈ ભૂહી નથી ત્યારે હો આવો સામે માર પેળા પતાડજો બસ્યાં આટલો વાંધે રદાઈ ના કુ સ્વામી ના ઘર માંથી ચાલ આવી દે જે આવ્યા ધર્તા અમારે ઘરે આવ્યા કે મહિલાને ખાઈ દે શું ક્યાં હરિભગત માને છે ના હાલુ મનમાં ભાઈ એને બતા